ણવ સુદર રૂપ અનુપ જુગલ ચરણે લો નખશિક પ્રેમ સખી ના ના વાલા વા બાણે શા प्रेम नाथ प्रेम नाथ नाथ चित्त चित्त मारा तारे चोरी आ रेल गत प्रवचन मैं सागवानी आखेशा करुणा वह पड़पण पड़ अपन ने जे जीवाड़े भगवानी कृपा करुणा दृष्टान आभार मानी है, तो भगवान मेजेज चित्त लगे करुणामय चारू लोचनम कोई दुखियो देखी न खमाय दया आकड़ा थे अंधन वस्त्री दुखटा करुणा दृष्टि करुणा आगला प्रवचन में साबड़ी पन में याद रखा कारण के मार्मीक रीते हे पंक्ति है यहाँ अनुबंध है पक्षी पंक्ति छे वाला मने मैने वकीधी व्रजराज वालम तारा वहाल मेला श्रीजी महाराजे प्रेमानंद स्वामी परत वरसा हे केव वात्सल्य केव वहाल वरसा के प्रेमनंद स्वामी बोली उठा કે વાલા મને વશ કીધી બ્રજરાજ વાલમ તારા વાલ મારે હે વાલા તમે તો મને વશ કરી લીધું તો એ ના રહેવાનું એટલે શું કહ્યું હે વાલમ ગુડ બેટર ને બેસ્ટ એના જેવું છે વાલા અને કહ્યું વાલમ વાલમ એટલે અત્યંત પ્રિય વ્યક્તિ હે વાલોમ તમે તો મને વશ કરી લીધે છે પછી એક શબ્દ વાપરો છે નામ વાપર્યું છે વાલા મને વશ કીધી વ્રજરાજ હે વ્રજરાજ તમે અમને વશ કરી લીધા છે આ વ્રજરાજ શબ્દ છે એ શ્રી કૃષ્ણનો છે પેલી વાર અહીંયા પ્રેમાનંદ સ્વામી એ શબ્દ વાપરે છે પ્રેમ અને વાત્સલ્ય ની વાત કરતા કરતા ભાવ એવો છે પ્રેમાનંદ સ્વામીનો બહુ સમજીને શબ્દ નામ વાપર્યું છે કે જેમ વ્રજરાજ એટલે વ્રજના શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એ વ્રજને વશ કરી લીધું પ્રેમથી ભાવથી प्रभाव थी स्वभाव थी रूप थी, रूप थ भाव थी, स्वभाव थी और प्रभाव थी जैम श्री कृष्ण ब्रजवासी ने वश कर लीधा एम हे श्रीजी प्रभु तेपने रूप थी भाव एट थी स्वभाव एट करुणा स्वभाव थी और प्रभाव एट आपना ऐश्वर्य प्रताप थी अमने बदाने ने वश लीदा लीधा થોડા બધામાં કેટલું બધું કહી દે છે વાલા મને વશ કીધી વ્રજરાજ ગોપીઓના અને વ્રજવાસીઓના પ્રેમને સૌ કોઈ જાણે છે એનો ઈશારો છે બસ એવા જ અમને તમે પાગલ કયા છે એવા વશ કયા છે અને श्रीजी महाराज तो स्वयं भावनो दरियो प्रेम नो दरियो वात्सल्यों दरियो एट्ले तो भगवान ने भक्त वत्सल कहवाये शू कह भक्त वत्सल ये नाम ना अर्थ समझा जेव વત્સલ ભક્ત વત્સલ એ શબ્દ શાના ઉપરથી આવ્યો છે વત્સ એટલે વાછડો ગાયનો નાનો વાછડો હોય એને વત્સ કહેવાય નવજાત બછડા ઉપર ગાયને કેવો પ્રેમ હોય કહો કોઈને પાસે આવવા ના દે એને જીભથી ચાટવા માંડે એને જોઈને હિંહારા કર્યા કરે એને જ ભાળે અને એટલું હેત વરસાવે કે તમે જોઈ જ રહ્યો એમ નવજાત બછડા ઉપર ગાય જેમ વત્સલતા હેત વાત્સલ્ય વરસાવે છે એવું જ વાત્સલ્ય ભગવાનને પોતાના ભક્ત ઉપર હોય છે માટે એ ભક્ત વત્સલ કહેવાય છે આનાથી બીજી મોટી ઉપમા ભગવાન પોતાના ભક્તને ચાહે છે એના માટે કઈ હોઈ શકે કારણ કે ગાયને નવજાત વછડા ઉપર જેવું વાત્સલ્ય હોય એ આપણે બધાએ કદાચ જોયું જ હશે એવું ભગવાનને એવું કહીએ છીએ પણ એનાથી અનેક ગણું અનંતગણું ભગવાનને પોતાના ભક્ત ઉપર વાત્સલ્ય છે પ્રેમ છે હેત છે એટલે ભક્ત વત્સલ્ય કહેવાય છે મા જેમ પોતાના દીકરા ઉપર વાત્સલ્ય હોય છે અને એનો પક્ષ રાખે છે ગાયને પોતાના નવજાત બછડા ઉપર જેવું વાત્સલ્ય છે અને એનો પક્ષ રાખે છે એની પાસે કોઈ આવે ને તો હટાવી દે પણ એને કોઈની પાસે આવવાના જો એમ ભગવાન પણ પોતાના ભક્તના પક્ષમાં છે નૈતરિક દ્રષ્ટિએ તો ભગવાન કેવા છે સમદ્રષ્ટા છે જ્ઞાનીઓ તો એમ જ કહે છે ભગવાન સમદ્રષ્ટા છે સમદ્રષ્ટિવાન છે પણ સાચી વાત તો એવી છે કે ભગવાન પોતાના ભક્તના પક્ષપાતી છે ત્યાં એને પૂરો પક્ષપાતરે છે મારો ભક્ત છે ને તો મારે એનો પક્ષ છે દુનિયાને જે કેવું હોય તે કહે અને દ્રષ્ટાંત જુઓ ને મહાભારતનું યુદ્ધ નું મંડાણ થયું દુર્યો માટે દ્વારિકા શ્રી કૃષ્ણ પાસે ગયા તો શ્રી કૃષ્ણ ભગવાને એમ કહી દીધું કે ભાઈ હું તો હથિયાર ધારણ નહીં કરું મહાભારતના યુદ્ધમાં તો એક બાજુ હું ને એક બાજુ મારી નારાયણ સેના જે જોઈએ તે લઈ લે દુર્યોધ અને નારાયણી સેના માગી અને અર્જુને નિશસ્ત્ર એવા ભગવાન શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે પણ તે મને માગીને શું હું કઈ કામમાં તો નહીં આવું તો કે બસ મહારાજ એક જ કામ કરજો તમે મારા રથ સંભાળજો બસ અને મારો રથ તમે ચલાવો મારે કોઈ જરૂર નથી બીજી તમે હો એટલે પૂરું થયું અહીંયા જ અર્જુનજી મહાભારત જીતી ગયા કહેવાય પણ એ સમજનાર સમજે આપણા જીવનમાં પણ એવું છે ભગવાનની આ માયા છે નારાયણી સેના છે એ પસંદ કરીએ છીએ આ નારાયણી સેના છે ને સ્ત્રી ને ધન ને દીકરા ને પરિવાર ને કુટુંબ ને રાજ ને સત્તા વૈભવ ને ભોગ ને વિલાસ ને ગાડી ને બંગલા ને બસ એ નારાયણી સેના છે તો નારાયણી સેના જોઈએ છે કે નારાયણ જોઈએ છે જેને નારાયણ જોઈએ છે એ આ ભૌસાગરનું યુદ્ધ છે એ જીતી જાય છે યુદ્ધ યુદ્ધનું મેદાન છે એટલે ઘણી બધી વિષમ પરિસ્થિતિ તો આવવાની જ છે ને કે અર્જુને ભગવાનને પસંદ કરી લીધા એટલે પછી કઈ ઓલા સામે ચાલી આવીને બધું આપી દે એટલે લઈ જાઓ બધું એ તો લડવું જ પડે ને અને ભયંકર પરિસ્થિતિઓ વિકટ પરિસ્થિતિઓ કે જેમાં રસ્તો ના સુજે એવી પરિસ્થિતિ આવે પણ આખરે ભગવાન એને જીતાડે છે એ આ સાર છે તો પછી મહાભારત યુદ્ધ શરૂ થયું અને અર્જુન હિંમત હાર્યા તો ભગવાન એને બેઠા કર્યા હવે તારે તો લડવું જ પડે અહિયાં જ ઘણા ગુંચવાઈ જાય છે ગીતાને શું માનવું હિંસાવાદી માનવી અહિંસાવાદી હજારો લાખો નો કચર ગાંડ કાઢી નાખવા માટે આહવાન કર્યું ને એટલે પણ એ તત્વજ્ઞાન સમજાવવું કઠણ છે મહાભારતનું યુદ્ધ પછી શરૂ થયું અને સામે કૌરવના પક્ષે ભીષ્મદાદા સેનાધિપતિ એકસો ને વર્ષનો ભાભો અનુભવમાં ઉતરેલો પૂરેપૂરો કેટલા ચોમાસા જોઈ લીધેલા પાણી પીધેલો ભાભો અને સામે અર્જુન એ તો છોકરો અને યુદ્ધ મંડાયું ને ભાઈ જે ઘમસાણ મીડ્યું છે ભીષ્મ દાદા પણ જે કાપા કાપી કરે છે છતાંય નવ દિવસ પસાર થઈ ગયા પણ કોઈ પરિણામ આવ્યું નહીં પછી દુર્યોધન જરા ખીજાઈ ગયા છે ભીષ્મદાદા ઉપર ને નવમી ની રાત્રિ બહુ કટુ વચન બોલ્યા છે તમે ખાવ છો મારું અને એ જ તમે અર્જુન ઉપર રાખો છો પાંડવો ઉપર એટલે કોઈ પરિણામ આવતું નથી તમારા કરતાં મેં કર્ણ મહારથી બનાવ્યો હોત તો સારું આવી બધી વાતો કરીને કર્ણનું નામ લીધું ને ભીષ્મદાદાને ખાર ચડી એને તે યાદ જ કેમ કર્યો પછી પ્રતિજ્ઞા કરી કે કાલ સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં કાં પાંડવો નહીં કાં હું નહીં બસ અને પછી એ દસમા સવાર ઉગ્યો યુદ્ધ શરૂ થયું પણ ભગવાન શ્રી કૃષ્ણ દાદા સામે પ્રતિજ્ઞા કરેલી મહાભારતના યુદ્ધમાં હું શ્રી કૃષ્ણને હથિયાર ના ધરાવું તો હું મારું નામ દેવવ્રત ભીષ્મ કહેવાનું સદાને માટે બંધ કરી દઉં ગંગા પુત્ર ભીષ્મ હું એના હાથમાં અત્યારે ધરાવું છી યુદ્ધ થયું છે ભયંકર આકાશ પાતાળ ધરતી ધ્રુજવા માંડે દેવતાઓ ભયભીત થઈ જાય પોતાના કપડા પપડા બધા બરાબર પકડી રાખે એવું ભયંકર જોવાથી ત્રાસ થઈ જાય એવું બાણ એટલી વર્ષા કરે એટલો કચરગાણ ઉછળે નાગબાણ જેમ્યા સ્માનમાં અધરધડબાળથી છીશું ઉડે પછી ફેલાણા રક્તથરતીદળ ફેલિયા બાપડા હાથીને અશ્વડ ઉબે પવન ઘોર ઝપાટે કેળ વન ધર પડે એમ પૃથ્થુસર કંઈકના ઢૂંઢ પડ્યા મારો મારો થવાનો અર્જુન ક્ષત વિક્ષત થવા માંડ્યા કવચ તૂટવા માંડ્યા ધજા પતાકા ઉડવા માંડ્યા રથ હાલક ડોલક થવા માંડ્યો ભગવાન શ્રીકૃષ્ણને પણ બાણ વાગવા માંડ્યા એના પણ કવચને અસર કરવા માંડ્યું ભગવાન શ્રીકૃષ્ણ ચિંતામાં પડી ગયા આ ડોહોર રહેવા નથી દેવાનો આજે વીણી જ લેવાનું છે પણ એમ લાગ્યું કે ભીષ્મ ઉપાડી લે છે એવું લાગ્યું અને પોતાની પ્રતિજ્ઞા મેલ પડી માર્યું છલાંગ અને ભાંગેલા તૂટેલા રથ હતા ને યુદ્ધમાં એનું પૈડું હાથમાં લઈને એને સુદર્શન ની જે ચક્ર ની જે ભીષ્મ દાદા સામે દોડ્યા મારી જ નાખવું રેવા ના દો હવે અર્જુન ધરતી માતા વિનંતી કરી મારે તમે પ્રતિજ્ઞા તૂટે છે અત્યારે તમારે ધારણ નથી કરવાનું તો કે હિસાબ પછી સમજી લેશું પણ જેવા રથ લઈ અને પૈડું લઈને સામે દોડ્યા અને ભીષ્મદાદા નીચે મૂકી દીધા બસ કે મારે આટલું જ કરાવવું હતું દેવ કે નંદનના હાથમાં મારે હથિયાર ધારણ કરી લીધા મારી પ્રતિજ્ઞા પૂરી હતી હથિયાર મૂકી દીધા એટલે ભગવાન હથિયાર ફેંકી દીધું ભીષ્મ દાદા કે બસ મારી પ્રતિજ્ઞા પૂરી તો શું પ્રતિજ્ઞા તમારી હથિયાર ધારણ કરાવવા તમે ક્યાં હથિયાર ધારણ કર્યું છે ગાર્ડન પૈડી લીધું છે ભીષ્મદાદા કે યશોદાનંદન તમે હવે બહુ ફિલોસોફી વાપરોમાં આ મારી નાખે કે નહીં તો કે નહીં એ તો ભૂકો કાઢી નાખે તો જે મારી નાખે ને હથિયાર જ કહેવાય અને કહેવાનો સાર એ છે કે જો એ વખતે ભીષ્મ દાદા એ હથિયાર યથા ન મૂક્યા હોત તો ભીષ્મદાદાને પણ ઉડાડીને પણ અર્જુન ની રક્ષા કરત આ ભગવાન નું ભક્ત વત્સલ થાય સમજીને મૂકી દીધા મૂકી દીધા એટલે ભીષ્મ દાદા બચી ગયાત્રુ જ ગણે નહીં એનું નામ ભક્ત વત્સલ પણ ભીષ્મને પણ ઉડાડી નાખ્યા પણ અર્જુનને બચાવી લે એનું ભક્તવત્સલપણું છે અર્જુન અને શુદ્ધનવાદ સામે આવ્યા ત્યારે જોવે સુદનમાં પણ ભક્ત હતો પણ આ સુધનવા ને ઉડાડી નાખ્યો અર્જુન ને બચાવી લીધા બ્રહ્મા વિષ્ણુ મહેશના આહવાન કર્યા કર્યા છતાં એવો શુધનમાં તોડી નાખતો એવો ભયંકર યોદ્ધો હતો શુધનમાં અશ્વમેધ યજ્ઞ ભક્તની આ વાત છે પણ છેવટે સુધનવાનું મસ્તક કાપી નાખ્યું અને અર્જુનની રક્ષા કર એમ અહીંયા ભીષ્મને ઉડાડી નાખત અને અર્જુનની રક્ષા કરત પ્રશ્ન એ થાય છે કે ભક્ત ભગવાન છે જરૂર તો ભક્ત તો બેય છે ભક્ત તો અર્જુન પણ છે અને ભક્ત ભીષ્મદાદા પણ કૃષ્ણના ભક્ત જ છે આમ તો સમયે એણે જે નામ છેલ્લું વિષ્ણુ સહસ્ત્રમાં યાદ કર્યું પ્રાણ છોડતા પહેલાં ભગવાન સામે ઊભા છે ત્યારે એ રથાંગ પાણીએ નમઃ હાથમાં રથનું ચક્ર લઈને તમે જે સામે દોડ્યા એ વખતે આપણા જે ચહેરા ઉપરના ભાવ હતા મુદ્રા હતી વાળના લટુરિયા જે ફરફર થતા હતા પિત્તાંબર ખેસ જે વગેરે ધરતી ઉપર પડતા જતા હતા અને આપણા લાલ નેત્રને મારી સામે જે દ્રષ્ટિએથી જોતા હતા એ રૂપ મારા હૃદયમાં હંમેશા માટે સ્થિર થઈ જાઓ એમ કંઈ ગીષ્મદાદાએ પ્રાણ છોડ્યા તો સામે ભીષ્મ દાદા એ ભક્ત છે અને અર્જુન પણ તો અર્જુન ઉપર ભક્ત વાત્સલ પણ અને ભીષ્મ ઉપર કેમ નહીં આ અનુબંધ બહુ માર્મિક રીતે આ પંક્તિઓમાં પ્રેમાનંદ સામે છુપાયો છે સમજવાનો એ છે અર્જુન ઉપર વાત્સલ્ય છે પ્રેમ માતાના દીકરા ઉપર હોય ગાયને વાછડા ઉપર હોય એવું અર્જુન ઉપર વાત્સલ્ય છે ભીષ્મદાદા ઉપર કરુણા છે જે આગલી પંક્તિમાં છે તો જે ભીષ્મ દાદા ઉપર કરુણા ને અર્જુન ઉપર વાત્સલ્ય એમ કેમ એટલા માટે કે બંને ભક્તોમાં ભેદ છે તો બંને ભક્તોમાં ભેદ શું છે એ સમજવું હોય તો વાત્સલ્ય અને કરુણા નો ભેદ સમજાય અર્જુન નો ભેદ સમજાય કરુણા કોને કહેવાય તમે બજારે જતા હો અને કોઈ ગરીબ બાળકો જુઓ ભૂખ્યા બાળકો જુઓ દિનહીન માંદા લોકોને જુઓ અપંગ અંધને જુઓ करुणा कहो तेरा बाड़क ने जुवो बाके तेक ने मल्वा दोट मुको बाड़ी लो छाती चरसो चापी તમે જે વાત્સલ્ય વરસાવો એને વાત્સલ્ય કેવાય પ્રેમ વરસાવો એને વાત્સલ્ય કેવાય પેલા કરુણા કહેવાય બહુ ઊંચી છે કરુણા ગમે તેની ઉપર થઈ શકે ગમે એટલે પશુ પક્ષી જાણીતો અજાણીતો સુખી દુઃખી કોઈ પણ એના ઉપર કરુણા થઈ શકે સાવ અજાણ અપરિચિત વ્યક્તિ હોય તો કરુણા થઈ શકે પણ વાત્સલ્ય તો ખાસ ઉપર જ થાય જ્યાં ત્યાં વાત્સલ્ય ન થાય ક્યારેય ન થાય કરુણા થાય આ ભેદ મગજમાં આવે છે ને કરુણા ગમે તેની ઉપર થાય કોઈ પણ દુઃખી દેખાય પશુ પક્ષી અજાણ્યો જાણીતો કોઈ પણ વાત્સલ્ય એમ ના થાય છે ને કે અત્યંત પ્રયામાન તમે તમારા બાળકને જે રીતે વ્હાલ કરો ગાય જેમ બછડા ને વહાલ કરે હા એ વાત્સલ્ય જ્યાં ત્યાં ન થાય ખાસ ખાસ ઉપર જ થાય બીજું કરુણા તમે કોઈના ઉપર કરો તો એ તમારે અને કરુણા જેના ઉપર કરો એના વચ્ચે બે માં અંતર હોય હોય ને હોય જ જુદાપણું છેટાપણું હોય જ તમે કોઈ પણ ઉપર કરુણા કરો તો આમ ભેદ તો છે જ ને દિલથી અંતર રહેવાનું છે દૂરી રહેવાની છે વાત્સલ્યમાં જરાય દૂરી ન હોય તમે તમારા દીકરાને વાત્સલ્ય આપો પ્રેમ આપો એમાં દૂરી હોય અત્યંત દિલ નો કાળજાનો કટકો કહેવાય એકતા હોય એકતા હોય ત્યાં વાત્સલ્ય વર્ષે અને જ્યાં કરુણા થતી હોય ત્યાં જુદાઈ થોડી દૂરી હોય આ બીજો ભેદ ત્રીજું તમે કોઈને કરુણા કરો કોઈના ઉપર તો સામાન્ય તમારા ઉપર પ્રેમ હોય જ એવું ન કહી શકે હોય અને ન પણ હોય નજીકનો હોય કદાચ થોડોક ઓળખી તો હોય પરિવારનો હોય જ્ઞાતિનો કોઈ હોય અને તમે કરુણા કરીને એને મદદ કરો તો તમારા પ્રત્યે કદાચ પ્રેમ હોય પણ ન પણ હોય એવું પણ બને અજાણ્યા ગરીબ બાળકોને તમે મદદ કરો તો એને કઈ પ્રેમ ના હોય ને તમે રાત્રે ધાબળા ઓઢાબળા નથી હોતો તમારા કરુણા હોય છે ન જ હોય એવું નહીં પણ મોટે ભાગે ન હોય પણ વાત્સલ્યમાં તો અરસપરસ પ્રેમ હોય હોય ને તો જ વાત્સલ્ય વરસે એક જો એમાં ધીમો પડે તો વાત્સલ્ય ઘટી જાય ઉડી જાય વાત્સલ્યમાં સંપૂર્ણ સામેનું પાત્ર સમર્પિત હોય સર્વસ્વ ભાવે સમર્પિત હોય કરુણામાં સામેનું પાત્ર સમર્પિત હોય જ નહીં એને સમર્પણમાં તકલીફ હોય હોય ને હોય જ કચાશ હોય હોય ને હોય જ્યાં કરુણા થાય ત્યાં જો એ સમર્પિત થઈ જાય સંપૂર્ણ તો કરુણા ન રહે વાત્સલ્ય પ્રગટી જાય આ ભેદ છે હવે આ વસ્તુ તમે દાદા ભીષ્મ અને અર્જુનમાં તપાસો તો અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાનને કોઈ અંતર નથી દિલનું બંને સખા છે સખેતી મિત્રોમાં અંતર ક્યાં તો ભગવાન શ્રી કૃષ્ણને નથી કહી શકતા ભીષ્મ અર્જુન કૃષ્ણને નથી કહી શકતા તમે પણ અંતર છે અર્જુન ને ભગવાનનું જેવું એકતા છે એવી ભીષ્મ દાદા ને કૃષ્ણ ને એકતા નથી થોડું દૂરી છે ભક્ત તો છે પણ છોડુંક છેટા પણ છે દિલની જુદાઈ છે અને જેવો અર્જુન અને શ્રી કૃષ્ણના રસપ્રસ પ્રેમ છે એવો પ્રેમ ભીષ્મદાદાને અને કૃષ્ણને નથી કારણ કે ભીષ્મદાદાનું છે ને જ્ઞાનનું અંગ છે એને પ્રેમનું અંગ નથી અર્જુન તો શ્રદ્ધાળુ છે અને અત્યંત ભાવુક છે એ તો કઈ પછી ભગવાન કૃષ્ણ ઉપર હેત મૂક્યા પછી એટલો બધો એકતા છે સગા બેન સુભદ્રાનું એમ કહ્યું તું આનું અપહરણ કરી જાય તો અર્જુન તૈયાર થઈ ગયા કે આવું ના થાય ને ના કરાય પછી લોક માં શું કહે એ કશું એમણે વિચાર્યું નથી જીવવું છે ને સમાજમાં જીવવું છે પ્રશ્ન વિચારો ને તો કોઈ આ ના કરે તમે શું આ કરો છો તમે આ ભેળા ધા કરતા પણ ભગવાન શ્રી કૃષ્ણનો ઈશારો સમજ્યા કે તમે આને લઈ જાઓ તો સુભદ્રનું અપહરણ કર્યું કેટલી નિકટતા કેટલો પ્રેમ ભીષ્મદાદાને જ્ઞાન નું અંગ છે પ્રેમ અંગ નથી એટલું પ્રેમી જરૂર છે એની આંસુ આવે છે નથી એવું નથી પણ પ્રધાનપણે તો એ જ્ઞાની પુરુષ છે અનંત જ્ઞાન સમાવીને બેઠા છે એટલે તો જયારે મરણ પથારી છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે યુધિષ્ઠિર સમેતને કે એમની પાસેથી જ્ઞાન લેવા જેવું બધું લઈ લો પછી એમણે જે બધું વહાવ્યું છે મોક્ષ ધર્મ વગેરેમાં અદભુત જ્ઞાન કહેવું છે અને ભગવાન શ્રીકૃષ્ણએ એમના અવસાન ઉપર જે શબ્દ વાપરો એ જ્ઞાન નો દીપ બુજાય છે આજે ભારત વર્ષનો પ્રજ્વલિત જ્ઞાનદીપ બુજાય છે એવું ભગવાને કહ્યું છે જ્ઞાનનો અંગ છે જ્યારે વાત્સલ્યમાં તો પ્રેમ જોઈએ ત્યાં જ્ઞાન ન ચાલે હોય તો ભૂલવું પડે ગમે તેઓ સાયન્ટિસ્ટ હોય કે ફિલોસોફર હોય પણ ઘરે બાળકની પાસે ફિલોસોફી હકે भूली जड़े न लश्कर ना मेजर हो सर सेनाधिपति हो तो ये तरह वर्ष पांच वर्ष ना होने घरे पप्पा ते घोड़ो था <laughs> लश्कर ना सेनाधिपति हो तो ये घोड़ो थे छोकरा घर फेरवे त्या ज्ञान के पद कशु काम आए नहीं देव पड़े मुकाई जाए प्रेम कहवा અને જો એ બધી પદવી માન ને એ બધું જો આડું જ આવ્યા કરતું હોય આપણને પણ સત્સંગમાં જો બધું આડું આવ્યા કરતું હોય તો હજી પ્રેમનું અંગ નથી જો કે આપણે તો જ્ઞાનનું નહીં પ્રેમનું આપણે તો અહમનું અંગ છે અહમનું અંગ છે કે આપણે સાંભળીએ તો પણ આપણું માન જાળવીને પદ જાળવીને ઘણા લોકો આપણે તો એવું કંઈ છે નહીં પણ જ્યાં બહુ જ લોકો બહુ મોટી પ્રસંગોમાં આવતા હોય તો એ લોકો તો પોતાની પદવી જ્ઞાન ડિગ્રીઓ એને અનુસંધાનમાં જ હશે પણ એ ડિગ્રી પ્રમાણે જ હશે જેને બહુ ડિગ્રીઓ લીધી હોય બહુ એવોર્ડ મેળવ્યા હોય એ બધા પદ્મ વિભૂષણના ભારત રત્ન થઈ ગયા આટલું જ હશે બહુ જરાક હશે એમ એ કઈ હસી ને શકે પ્રજ્ઞાચક્ષુ શરણાનંદજીને રાજસ્થાનના મુખ્યમંત્રી એ વખતે સુખરામ કે કોણ હતા કોઈ હતા કોઈ હતા એ વખત ઘણા વર્ષો થઈ ગયા આ પ્રજ્ઞાચક્ષુ શરણાનંદજી તો ખડખડાટ હસતા એટલે એમણે એક જ પ્રશ્ન પૂછ્યો કે તમારા જેવું હાસ્ય મારી પાસે કેમ નથી ત્યારે પ્રજ્ઞાચક્ષુ એટલે અંધ શરણાનંદજી એટલો બે શાક धड़ाक दे जवाब आप कि गुलामो के, के नसीब्य नहीं होता प्रकार की गुलामी मीवे पदनी गुलामी सत्ता गुलामी पैसा गुलामी बैरा छोक गुलामी सामजी गुलामी आ बद प्रकार गुलामी जीवे एना नसीब म हास्य नहीं होती તો જ્ઞાન અવરોધક છે મુક્તિની પરિભાષા કરનારા આજના ચિંતકો તો એમ કહે છે ને બુદ્ધ થી માંડીને ઘણા કહે છે ભૂલી જાઓ કોરી સિલેક્ટ થઈ જાઓ એટલે મુક્તિ છે તમે જાણી જાણીને એટલા સંસ્કાર નાખ્યા છે બધું ગ્રહણ કરી કરીને કે ઉલટાનું તમારું ચિત્ત વિક્ષેપ થઈ ગયું છે એ બધું કોરું કરી નાખો ભૂલી જાઓ તો તમે મુક્ત જ છો અને વાતે એક દ્રશ્ય સાચી છે ને આપણે આ બધું દુનિયામાંથી ભેળું કરી કરીને જ આપણા ચિત્તને સંસ્કારી કરી નાખ્યું છે એ બધા સંસ્કારો ખરી જાય તો આત્મા તો વિશુદ્ધ સ્વરૂપ જ છે એ ભૂલવાની પ્રક્રિયા છે જ્ઞાન માર્ગ ભૂલવાની પ્રક્રિયા શીખવે છે કોઈ પણ હિસાબે તમે ભૂલી જાઓ આ બધું બધું ભૂલી જાઓ બધું જ ભૂલી જાઓ કે દેહ ઇન્દ્રિયો અંતઃકરણ હું છું એ બધું ભૂલી જાઓ અને જે શૂન્ય ભાવ વધે એ તમે છો ત્યાં ભક્તિમાર્ગ એમ કે છે કે તમે ભૂલો નહીં પણ ભગવાન એટલા યાદ રાખો એટલા યાદ કરો એટલા યાદ કરો એટલા સ્મરણમાં ડૂબી જાવ કે એની મેળે બીજા સંસ્કારો નીકળી જાય તમે એ સ્મરણ વાત કરે છે અને જ્ઞાન છે વિસ્મરણ વાત કરે છે તો ભીષ્મદાદાનો અંગ જ્ઞાનનો છે પ્રેમનું નથી એટલે જેવો અર્જુનને ભગવાન ઉપર પ્રેમ છે એવો ભીષ્મદાદાને પ્રેમ નથી અને મોટી વાત એ છે કે અર્જુનને જેવું સમર્પણ છે એવું સમર્પણ ભીષ્મદાદાને નથી ભીષ્મદાદા પોતાની રીતે નિર્ણય લે છે પોતાની રીતે જ સત્તાનું રક્ષણ કરવું પોતાએ લીધેલા વ્રત એ બધાનું અર્થઘટન પોતાની રીતે કરે છે પોતાની રીતે નિર્ણય કરીને કૌરવના પક્ષેથી યુદ્ધ લડે છે પોતાના નિર્ણય ઉપર જ એ દેહ ત્યાગ કરે છે ઉત્તરાયણના સૂર્ય થાય ત્યારે જ હું મરીશ બધા નિર્ણયો પોતાની રીતે જ કરે છે ત્યારે અર્જુનનું સમર્પણ તમે જુઓ કે હર વાતમાં શ્રી કૃષ્ણજીને પૂછે છે પૂછીને જ પાણી પીએ છે પૂછીને શ્વાસ લે છે હર ક્રિયા કૃષ્ણ ભગવાનને પૂછે છે એટલો સમર્પણ છે એનો ભાવ આખું જીવન એમ જ જીવ્યા અને અંતે જુઓ જ્યારે દેહ મૂકવાનો થયો તો ભીષ્મદાદાએ એવું નક્કી કર્યું હતું ને મારે ઉત્તરાયણના સૂર્ય થાય ત્યારે દેહ છોડવો છે અને અહીંયા શું થયું અર્જુન બધાને ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે હું હવે જાઉં છું હવે તમે પાંચે પાંડુ દ્રૌપદી હિમાલયમાં હાડ ગાળવા ચાલ્યા જજો રાજ્ય તમે પરીક્ષિતને સોંપી દેજો બસ કોઈ નિર્ણય પોતાનો છે જ નહીં આને સમર્પણ કહેવાય અને તુરંત હસ્તિનાપુર પાછા ફરી પાંડવું અનન્ય સમર્પણ હોય ત્યાં જ વાત્સલ્ય વર્ષે છે અને ભીષ્મ દાદા ઉપર કરુણા છે કરુણા છે એટલે એ એની ઈજ્જત ના જાય માટે પોતાની પ્રતિજ્ઞા તોડીને ભીષ્મદાદાની પ્રતિજ્ઞા રાખી કે તમને કોઈ કાલ ઉઠીને ગાળ ન દઈ જવો જોઈએ કે તમે શું વિચારી પ્રતિજ્ઞા કરતા હતા ભલે મને ગાળો દે મને તો બચપનથી ગાળો ખાવાની ટેવ છે કૃષ્ણ કે મને એવું ભાઈ કોઈ સારા કે છે મને એ આદત તો શિશુપાલે જ શીખવાડી દીધી છે એટલે ગાળો ખાવાની તો મને ટેવ છે પણ તમને નથી અને કોઈ દિવસ ભગવાન ઈચ્છતા નથી કે એના ભક્તને કોઈ ગાળ યાદ રાખજો ભગવાન કે હું ગાળ ખાવા માટે અપમાન કરે છે એ સાંભળવા માટે મારા કાન ક્યારેય નથી એટલું યાદ રાખજો ભગવાન બે ગાળ દો ને તો એ પણ ભક્તિ થઈ જાય નરસિંહ ખીજાતો ત્યારે શું દેતો ગાળો જ દેતો તું બે બાપનો છો તું બે માં છો કોઈને કઈ તો જુઓ બે માનો તમે કહો તો જે ચાલે ગાળો દેવા માટે નરસિંહ મહેતા એ જ કરે એમને તમે કદાચ ગાળો આપો આપી ના જોઈએ આપવા માટે કક્ષા જોઈએ પણ એ પોતાને કોઈ ગાળો આપે એને એ દુષ્ટોના ઉદ્ધાર કરે છે ને શા માટે એ ગાળોને અપમાનને તિરસ્કારને પોતાના પ્રત્યે ફેંકેલા બધાને એ ભગવાન સ્તુતિ જ માને છે કે કમસે તો એ ગાળો દઈને મારા મન રાખે છે પણ મારા ભક્તને જો કોઈ ગાળ આપે તો પછી મારા જેવો કોઈ ભૂંડો નહીં એમ ભગવાન સ્વભાવ છે એટલે ધ્યાન રાખ પણ આપણે શું ઉલટું કરીએ છીએ આપણે ભગવાનની ઇજ્જત રાખીએ છીએ અને ભગવાનના ભક્તની બે ઇજ્જતિ કરીએ છીએ એટલે ભગવાનના વહાલા નથી થતા રચનામૃતમાં નથી કીધું કોઈ સંત ભક્તોનું કોઈ અઘટિત બોલે નિંદા કરે અવગુણ ગાય તો પછી એમને એના હાથનું અંજળ પણ ભાવતું નથી એટલે ગમતું નથી તો ભીષ્મ દાદા ઉપર કરુણા છે તો પોતાની પ્રતિજ્ઞા તોડીને પણ ભીષ્મદાદાની પ્રતિજ્ઞા રાખી એમનો અંત સમય આવે તો સામેથી ભગવાન દોડીને આવે છે કરુણા છે પણ યાદ રાખવા જેવું છે કે કરુણા છે એ નીચી ભૂમિકા છે અને વાત્સલ્ય છે એ સર્વોચ્ચ ભૂમિકા છે આ આપણે બધા બેઠા છીએ ને એ બધા જ અરે બધા જીવ પ્રાણી માત્ર પણ આ તો આપણે વાત કરીએ છીએ બધા જ ભગવાનને માટે કરુણાના પાત્ર છે આપણે કરુણાના પાત્ર છે આપણા ઉપર ભગવાનને કરુણા કરે એ યોગ્ય છે અને કરે અને કરે છે કરતા રહેશે પણ આમાંથી ભગવાનનું વાત્સલ્યના પાત્ર કેટલા એ દુર્લભ છે એ ભગવાનને વાત્સલ્ય વરસે કરુણા તો છે પાપી ઉપર કરુણા છે તો આપણા ઉપર કરુણા ન હોય તો કેમ ના પડાય પણ વાત્સલ્ય એ ક્યાં તો એ વાત્સલ્ય ભગવાનને આપણા ઉપર વરસે એ આ બે પંક્તિમાં પ્રેમાનંદ સ્વામીનું નિરૂપણ છે કે જે આપણે એટલા માટે જ વિસ્તારથી મથતા હતા પ્રારંભ કરુણા સમજવામાંથી છે ભગવાન આપણા ઉપર જે જે ઉપકાર કરે છે જે જે કરુણા કરે છે એને જો આપણે સમજીએ તો આપણને ભગવાનમાં પ્રેમ થાય અને એ પ્રેમ જેટલી આપણે કરુણા સમજીએ એટલો પ્રેમ વધતો જાય અને આખરે સમર્પણમાં પલટાઈ જાય એટલે વાત્સલ્ય વરસી પડે શરૂઆત કરુણાની સમજથી પ્રેમનો માર્ગ અને મંજિલ વાત્સલ્યતા એટલે જ પ્રેમાનંદ સામેને દાદ દેવી પડે કે એમણે પહેલાં નેણે તારે પ્રેમ સખીના નાથ ચિત્તમારા ચોરીયા લયા આંખનું નિરૂપણ કર્યું એ કરુણાનું નિરૂપણ છે અને એટલે જ આપણે વિસ્તારથી એનો વિસ્તાર લીધો કે આપણે કરુણા કોઈ પણ હિસાબે સમજીએ તો ધીમે ધીમે પ્રેમને માર્ગે ભગવાનની આગળ વધીએ અને પછી પ્રેમાનંદ સ્વામી અનુબંધ વાંચ્યો કે વાલમ અને વશ કીધી વ્રજરાજ વાલમ તારા વાલ મારે ત્યારે જ વાત્સલ્ય સુધી પહોંચી શકાશે આ આ માર્મિકતા જે છે ને એ ગજબની છે ક્રમ જાળ્યો છે પ્રેમાનંદ સ્વામી આ રસ્તો છે પેલા કરુણાનો વિચાર કરો અને પછી વાત્સલ્ય નો મંજિલ આવશે એટલે તમે જુઓ ભગવાનને પતિત પાવન કહેવાય છે પણ પતિત વત્સલ નથી કેવાતા પતિત પાવન જરૂર છે પણ ક્યાંય તમે એવું સાંભળ્યું કોઈ નામ કોઈ જગ્યાએ કોઈ લખ્યું કે ભગવાન પતિત વત્સલ છે પતિત પાવન ભગવાન અને પતિતોને પણ પાવન કરનાર છે પાન જરૂર કરે પણ વાત્સલ્ય તો છે ક્યાંય એવું છે કે ભગવાન અધમ વત્સલ છે અધમ ઉદાહરણ છે અધમમાં અધમ ભગવાન ક્ષણમાં ઉદ્ધાર કરે કૃપા કરીને ઉદ્ધાર કરે પણ વાત્સલ્ય તો બાકી જ રહી જાય છે भगवान निवाज चे, गरीब निवाज है गरीबों बेली है पोषक है सहायक चे, रक्षक चे, पन गरीब वत्सल नहीं गरीब ने जो बदी मदद कर, करुणा करसल तो क्या छे भक्त वत्सल भक्त उदाहरण नक्त ना पावन ना नाम भक्त नवाज न थी भक्त वत्सल नाम है भक्त ने मैंने वात्सल्यों अर्थ शू वात्सल्य जोतू हो करुणा तो अधिकारी छुणा अत्येुणा आपसे भूले चूके नाम ले हाथ जोड़ता है सेवा करते न करते हो तो, तो भगवान करुणा करें वात्सल्य पटे भक्त थव पड़े हा शरती नाभिधान એટલે આમાંથી એક વસ્તુ છે ઘણા એટલે શું પહેલેથી હથિયાર મૂકી દે છે પહેલેથી જો એની ભાવદશાની પણ વાત સારી છે ભગવાન સ્તુતિ પહેલેથી જ કરે છે એ ભગવાન હું ભક્ત નથી હું થઈ શકું એવું પણ નથી હું પતિત છું અધમ છું ગરીબ છું એટલે આ પતિત પાવન છો અધમ ઉદાહરણ છો ગરીબ નિવાજ છો મને સંભાળી લેજો એ ખોટું નથી સમજાય પોતા અને એ કેનારા પાછા આપણે હકીકતમાં ભક્ત હોય પણ એમ સ્વીકારે છે કે હું એવો હજી ભક્ત ક્યાં છું એમ કારણ કે જેમ જેમ આપણે ભક્તિમાં આગળ વધીએ એમ એમ આપણને એમ થાય છે કે હજી તું કંઈક કરતો નથી હજી તું કંઈક કરતો નથી મુક્તાનંદ સ્વામીમાં શું કચાશ હોય તોય એમ કે મહારાજ વાલા રમઝમ કરતા આવો કાન મારે ગયા હું તો છું ગણી ન નાર મારા મેં કોઈ ગુણ જ નથી લ્યો હું નગુણી છું કોણ કે મુક્તાનંદ સ્વામી જયારે બધા જ એમ કહે છે ખુદ શ્રીજી મહારાજ એમ કહે છે બીજા સાધુ વૈરાગીઓ પણ મુક્તાનંદ સ્વામી નામ સાંભળીને એમ કહેતા કે સ્વામિનારાયણ પાસે મુક્તાનંદ નામે સાધુ છે એના જેવી સાધુતા કોઈમાં નથી એટલા ગુણ એનામાં છે ત્યારે એ જ મુક્તાનંદ સ્વામી એમ કે છે કે હું તો ન છું મારા કઈ ગુણ નથી એવું સમજાય એ ઉત્તમતા છે પણ ભક્ત વત્સલ ભગવાનનું વાત્સલ્ય જોઈતું હોય તો ભક્ત અવશ્ય થવું જ પડે અને એ સમર્પિત ભક્ત લોચા પોચાને અને સમર્પિત એટલે પોતાની પાસે જે કાંઈ શક્તિ જે કંઈ સંપત્તિ જે કંઈ હોય એ બધું જ ભગવાનનું છે મારા માલિકનું છે એમ કરીને જીવે એને સમર્પિત કહેવાય બીજું એની જેવી મરજી સુખમાં રાખે કે દુઃખમાં રાખે જેમ રાખે તેમ હમ રાજી હે હમ રાજી હે જીસ્મે તેરી રજા બસ કઠણ છે બોલી નાખવું વ્યાખ્યા કરવી સાંભળવું બધું સહેલું છે પણ એ પ્રમાણે હમ રાજી હે જીસમે તેરી રજા હે એમ જીવવું બહુ કઠણ છે જરાક કાંઈ થાય તો અરર થઈ જાય છે ત્યારે સુખમાં એ દેખાય દુઃખમાં એ દેખાય એવો જે સમર્પિત ભક્ત છે એના ઉપર વાત્સલ્યતા વર્ષે છે અને એવું જ્યારે આપણે વિચારવા બેસીએ કે શ્રવણ કરીએ ત્યારે સૌથી પહેલાં આપણને દાદા યાદ આવે છે ને સમર્પિત અમસ્તા કઈ શ્રીજી મહારાજ દાદો મારો દાદો દાદો એમ થોડાક કરે બોલો કેટલું સમર્પણ છે જવાબ વાત્સલ્ય છે તમે જોયું ક્યાં કરુણા નથી અને એ દાદા ખાચરને કરુણાની ભીખ માંગવાની જરૂર પણ હોતી નથી એને કઈ ભગવાન ને મંદિરે જઈને ખોળો પાથરવાની જરૂર જ નથી ખોળો પાથરે પણ નહીં તો એ સમર્પિત કહેવાય નહીં દાદા કોઈ દિવસ મહારાજ પાસે કઈ ફરિયાદ કરી હોય કે મહારાજ આનું શું કરશું તો એક વિધાન તમને મળે નહીં સમર્પણ કેવું શ્રીજી મહારાજ કે દાદા આ બધો ગ્રાસ છે ને તમે ખેતીવાડી આ તે ગામડાઓ સહિતનું બધું એ તમારી બહેનોને તમે લખીને આપી દિહર્સર નહોતું કોઈ નાટકની સ્ક્રીપ્ટ નું રિહર્સર નહોતું હકીકત ઘટતી અત્યારે સાંભળી લેવું સહેલું છે કારણ કે આપણને ખબર છે પછી કાંઈ પડાવી નથી લીધું પણ જ્યારે થતું હોય ત્યારે તો રિયલ વાસ્તવિક વાત હોય કે તમે તમારું બધું જ તમારા બહેનોને આપી દો તમારે શું જરૂર છે ભલે મહારાજ હું લખી દઉં અને દાદા ખાચલ લખી આપે ત્રામાના પત્રે લેખ કરી અને જીવવા લાડુવાને આપી દે લ્યો મહારાજ કે આ બધું તો બહેનોનું છે તો ત્યાં અહીં શું અહીંથી જતા રહ્યો તમારું કઈ નથી અને દાદા ખાચર એમ જ માથે પાકડું મૂકી ના થઈ કેમ થાય આપણે તો તમારે ત્યાં કોઈ એવી રીતે સાધુ સંતો આવે ને તમને ખબર હોય કે આ ખાલી નાટક કરે છે કે તમે ખાલી કાગળ ઉપર લખી દો મારી તમામ મિલકત હું આમને આપી દઉં છું તો એમ થાય કે નઈન પડાવી લે ભલે નાટક છે પણ નહીં પડાવે તો લગતા જીવ ચાલે નહી કઈ છે ને આમ કલ્પના જો તમે કરો થાય નહીં તમામ પ્રોપર્ટી છે હું આપી દઉં છું કઠણ છે ત્યારે આપી દીધું નાલતા થઈ ગયા મહારાજની આંખમાં આંસુ આવી ગયા ક્યાં જશે ભગવાન ને ચિંતા છે દાદા ને ચિંતા નથી હું ક્યાં જઈશ મારાજ પડકારો કર્યો અરે દાદા હા મહારાજ તું ક્યાં જઈશ તો કે જઈશ ભાવનગર બાજુ સો રૂપિયા જેવું મળી જાય મારું જીવન ચાલી જશે એટલું જ ને સો રૂપિયા મેળવવા માટે બીજે જવું તો તમને સો રૂપિયા બે આપશે અને તમે અહીંયા કામકાજ કરો ભલે મારા અને બેનો ના નોકર તરીકે સો રૂપિયા પરિવાર બે પત્ની જે હોય એમાંથી નિભાવ કરવાનો સો રૂપિયા થી એક રૂપિયો વધારે મળે નહીં બોલો એ બહેનો પાસે લખાવી લીધું પછી બેનોને જઈને મહારાજ પછી પાછા કીએ કે તમે છો તો તમે તો સાંખ્યો છો તમારે રાજકાજ ને શું જરૂર છે એમને પાછું કાગળમાં લખીને આપી દીધુંદક્કર પાસે મહારાજ કાગળ તો ઉંદર ય નાખે ને કાલે સવારે ખોવાઈ જાય ને ફાટી જાય સડી જાય એનો શું ભરોસો તાંબાના પત્ર લેખ કરી આપો રાત્ર લેખ કરવા હજી પણ એ લેખ છે જીવભા લાડુભાઈ એ બધું લખી દીધું લ્યો મહારાજ આ તમને સુપ્રધનો છે બૈરાઓના દેહ છે તો એ મહારાજ પાસે ત્યાં એકદમ પ્રકૃતિ ફરી ગઈ તો આ બધું મારું છે ને હા પ્રભુ તમારું જ છે તો આથી નીકળી જાઓ નીકળી ગયા દાદા નાના પાંચ વર્ષના હતા એમને રોટલો આજે રે ની પ્રસંગમાં છે એ બહુ પ્રસંગ પેલાય બન્યો છે એક વાર જયારે મહારાજ મૂક્યા તો રોટલો ખાવા નથી દીધા ના ના હતા એ વખતે તોય જીવ બાંધુબાઈ લઈ નીકળી જાય છે નીકળી જાય છે કેવા કેવા છે રેણા ઘર હોય તો એ કેટલી વાર ફેરવા આવે એટલે આ બધા લબાચાવું પાડો અમારે અહિયાં અમારે રહેવું છે અને રેણા ઘર ફેરવવું એ બધું કઠણ છે એક વાર નહી કેટલી વાર ફેરવા મુક્તાનંદ સ્વામી એવું લાગે હાથ જોડે ગામધણી દરબાર કેવાય વારે વારે ઘર ના ફેરવાય સારું ના લાગે મહારાજ કેવું છે હવે નહીં ફેરવીએ પણ અમે કઈ એના ઉતારા ફેરવતા નથી અમે તો એના મનની ભાવની જે ભૂમિકા છે એ અમે તપાસીએ છીએ આ ત્યારે જ એકવાર જ્યારે દાદા ખાચરને મહારાજે કાઢી મૂક્યા ત્યારે વાસુદેવ નારાયણના ઓરડાની સામેની થાંભલી પકડીને શ્રીજી મહારાજ ઊભા ઊભા રડતા હતા અને દાદા ખાચર પીઠ દેખાતી હતી નીકળતા હતા બહાર રડતા રડતા મહારાજ એમ બોલતા હતા હો પાછા આ આ ભગવાનની લીલા તો જો રડતા જાય થાંભલી સાથે માથું ઓછડાવતા જાય આંસુ લૂછતા જાય અને પાછા બોલતા જાય કોઈક રોકો તો ખરા અને રોકો તો ખરા આવું જે સમર્પણ એના ઉપર વાત્સલ્ય છે ત્યારે એ વાત્સલ્ય હોય ને પછી રાધાબા ગયા હોય લક્ષ્મીવાડી ગયા હોય અને મહારાજની પાસે સચ્ચિદાનંદ સ્વામી પાકી કેરીઓ મૂકે તો મહારાજ કહેતા દાદાને બોલાવ અને એને જે માવત અને દીકરો યાદ આવે એમ મહારાજ પછી દાદા ખાચર ને બોલાવે આવે અને મહારાજ કેરી સુધારતા જાય અને બે જણા જમતા જાય અને આ બધા બેઠા હોય બ્રહ્માનંદ સાઈ મહારાજ પાછા એની સામ કોઈની સામે ન જાય દાદા ખસેરી આપતા જાય ને પોતે જમતા જાય એને જમાતા જાય ને પાછા બોલે કેરી બહુ મીઠી છે બ્રહ્માનંદ સાહેબ શું કામ જીવું બાળો છો ને શું ખબર હોય મીઠી છે કોઈ એ સાંભળે નહીં પાછા એટલું પાછું આમ એને વોમિટેડ કરી દે બહુ મીઠી છે એમને પૂરે આઠે આઠ કેરી જમી ગયા બે જણા એટલે બ્રહ્માનંદ સામે પછી ટોણો માયરો પંક્તિભેદ કરવો મહાપાપ છે એટલે મહારાજ કે અમે કાંઈ પંક્તિભેદ નથી કર્યો આ ગોઠલા પીડા છે જો આ તમને દીધા પણ એ લઈ લીધા બ્રહ્માનંદ છે ગોઠલાય લઈ લીધા ગોઠલાય લઈ લીધા દીકરાને જમાડીને જમે જે દેખાય છે ને વાતસલ્ય છે અને બીજા પ્રસંગો આપણે આગળ કયા છે કે ક્યાંય પણ દાદા ખાચર ઉપર આપત્તિ આવે હુમલો આવે કોઈ ચઢાઈ થાય તો શ્રીજી મારા હથિયાર બાંધીને ઉભા થઈ જાય કૃષ્ણ ભીષ્મની સામે થાય એમ સામે થાય ગાય જેમ પોતાના મચડાને બચાવવા તૈયાર થઈ જાય જેમ તૈયાર થઈ જાય પણ દાદાને વાળ વાંકો થાય નહીં અને સૌથી જો વિચારો ને તો વાત્સલ્યની પરાકાષ્ઠા તો એ છે કે સૌ માવતરને શું હોય મારો દીકરો પરણે અને દાદાને જે બીજી વાર પરણાવવાનો પ્રસંગ છે એ વાત્સલ્યની મારી દૃષ્ટિએ પરાકાષ્ઠા છે કારણ કે બીજા બધા રક્ષણો આપણને થોડા લૌકિક માર્ગદર્શન આપે પણ આ આખું લૌકિકમાં અલૌકિક અલૌકિકમાં લૌકિકતા છે દાદા ખાચરનું પુનર્લગ્ન જીવા એમ કે દાદાને હવે કોઈ વંશ નથી પેલા લગ્ન કોઈ સંતાન અને જીવા બાપુ મુચમાં ઐશા કરે કે એને ક્યાં પાછળ છે કોઈ એ ગોઠણ જેવી ઢાંકણી જેવું મીંડું છે ગોઠણી ઢાંકણી જેવું મીંડું છે પછી બધું આપણું જ છે મહારાજ કે હું જો ખરો ભગવાન હોઉં તો દાદાને ફરી વાત પરણાવું પણ તમારા હાથમાં કઈ આવવા ના દઉં મહારાજ પછી દાદા દાદા પુનર્લગ્ન કરો નામાં આમ જો લૌકિક અલૌકિકતા હવે ભગવાન છે કેટલાય વાજિયાઓને દીકરા એના સાધુ નાના નાના હોય એ આપતા હોય તો ભગવાન સંકલ્પ કરે એમનું જે લગ્ન છે પ્રથમ લગ્ન એમાં દીકરા ના થાય બીજું લગ્ન કરો મહારાજે બહુ કહ્યું એટલે કીધું હું લગ્ન કરું પણ તમે મારું રથનું ગાડું ચલાવો તો મહારાજ કે કબૂલ છે જો આ દીકરાને પરણાવવાનું બાપને જેવું વાત્સલ્ય હોય એવું પણ છતાં એની વિશેષ શું છે મને આમાં બહુ ખબર નથી પણ હું એવું માનું છું ત્યાં સુધી કે પોતાનો દીકરો પરણતો હોય ને તો વરનો બાપ પણ કોઈ દિવસ વરનું ગાડું ચલાવતો ન હોય એ રાજા પાઠમાં ફરતો હોય ગાડા તો બીજા જ ચલાવે વરનું હોય ને એવું હગો બાપ પણ ગાડું ના ચલાવે ત્યારે અનંત કોટી બ્રહ્માડ નો ના દાદાનું ગાડું ચલાવે અનેક ગણું વાત્સલ્ય દેખાય છે ને તમે જોવો વરનો બાપ નહીં તર અને બાપ જ છે ને દાદાના અને બાપ દીકરાનો સંબંધ છે આપણે ભજગોવિંદ માં કે ક્યાંક આપણે કહ્યું છે કે દાદા ખાચા ને ભક્ત ને ભગવાન નો બાપ દીકરાનો જ સંબંધ છે અને જે પૂર્વની બધી વાતો છે એ તો અલગ જ છે પણ આ અવસ્થા એમને જે શ્રીજીનું મુલાકાત મિલન થયું એનું આખું અંગ બંધાઈ ગયું આજ મારા પિતા આજે મારા બાપ તો શ્રીજી મહારાજ દાદાને પરણવ માટે ઘરનું ગાડું પોતે ચલાવે બહુ સારી વાત છે એ પરણાવ્યા હોત પોતે તો એમાં કોઈ વાંધોય નહોતો પણ જો લૌકિકમાં અલૌકિકતા શું સંતોને જાનમાં લીધા આ કરવાની જરૂરી નચર કીધું હતું મારી સાથે મારી જાનમાં સંતો આવે દાદા ખચરે મર્યાદાઓનો મારી જાનમાં તમે ગાડું આપો અને બધા સંતો મારી જાનમાં આવે એ જાનમાં આવા સંતોને જોડવાની એને વાત કરી જ નથી કેવી મોટી આખી આમ પેલી બાબત કહેવાય અને એ કેવા સંતો એને કઈ વાલો જાનમાં દાદા ને પરણતો ભાગી જાય અને સાદુ કરનારા એના મીંઢક પોતે હાથે છોડનારા અને અદભુત આનંદ નામ પાડનારા પીપલગના પ્રભાશંકર જેવાને પરણવાના માંડવેથી બોલાવીને પોતાની પાસે તેડાવનારા ગોવિંદ અમરબાઈ વૈદિક વિધિ થી પરણેલા છે એની ઈચ્છા જ છે કે આ સંસારોમાંથી માણસ નીકળી જાય કહી દઉં હાલો ના કહી દઉં પછી ફરી વાર મજા ની આવશે હશે પછી જ કહેશું મજાનું છે તો સંસારમાંથી નીકળી જાય એનો પૂરો રસ પરણેલાઓને વ્રત આપી પરણેલાને છોડાવીને સાધુ કરી નાખે અને સ્ત્રીની ગંધ જેને ફાવે નહીં એ ભગવાન આજે લગ્નને માંડવે જાય અને આવા સાધુઓ જે હવે મહાવૈરાગી હતા એ સાધુ થયેલા અને એને પાછા લગ્નના પ્રસંગમાં જોડવા આજે થોડું જીવન સારું જીવતું હોય ને એને કોઈના લગ્ન પ્રસંગમાં જવું નહીં ગમે જ નહીં કારણ કે એ વાતાવરણ ત્યાંના રજકરણ હોય ને એ બધા લૌકિક જ હોય ત્યારે આવા બધાને જાનમાં સોંડ્યા અને પાછા એની પાસે લગ્ન ગીત ગૌડાવે એક એક તમે જોવો પણ બધું શાના માટે થાય છે કેવળ દાદા ખાચર વાત્સલ્ય માટે થાય છે મારો દીકરો પરણે છે મારો દાદો પરણે છે અને ભૂતો ને ભવિષ્યથી બ્રહ્માંડમાં ક્યારે એવી જાન નીકળી નહીં હોય સાધુઓ પાછા કીર્તનંદ સાહેબ ઉપાડ્યું ભૈરાગ્ય જાન ના કીર્તન એમના અંગનું કાઢેણા જ ઉપાડ્યા અવિદ્યા છે નગટી ના પ્રભૂતિ પાછી ભાગે જો મારે ગેલા બંધ કરતો આ માંડ માંડ સમજાવી દાદા ખાતે ઉભો કર્યો છે અને તું પાછું હમણાં એને ગાડામાંથી ઠેકાડીશ નામ લીધું ને એમને ભાઈ ગઈતી ગઈતી ભરવાને ગઈતી ગઈતી કેસરી વાટરા કેવી કેવી વાત તમે જોવા વાત્સલ્ય માટે કેવું થાય છે એક દાદા ખાચર માટે હા આ સમર્પણ છે આ પ્રેમ છે આ વાત્લ્ય છે અને સામે તમે દાદા ખાચાનો જુઓ તો શ્રીજી મહારાજનો અગ્નિસંસ્કાર થતો હોય ને દાદા પકડી રાખવા પડે કુદીને ચિતામાં પડી ભયો ગયો હા બાપ ભયો ગયો હું મારે નથી રહ્યો પકડી રાખવા પડે ત્યારે ગોપાળાનંદ સ્વામી ક્યારે ક્યાં ભાઈ આવી છે આમ જાઓ બેઠકે જાઓ જઈ ત્યાં ગયા ત્યાં બેઠા છે આઓ દાદા આવો આ વાસલ્ય છે મંત્રુપ છે તો સામે તમે બ્રહ્માનંદ સામે તમે એક એક નું વાત્સલ્યતા જોવો તો મહારાજે જે આપી છે બ્રહ્માનંદ સ્વામી સાદુ થવા થઈ ગયા સાધુ અને પછી એમના સંબંધીઓ માતા પિતા સમુદાનજી લાલુબા દેવી એ બધા આવ્યા બીજા પણ ઘણા સંબંધીઓ બધા જ મારવાડ થી આવ્યા આઠ થી દસ દિવસ સુધી દાદાના દરબારમાં સમજાવવાની વૃષ્ટિ ચાલી છે કે કોઈ પણ હિસાબે બ્રહ્માનંદ સ્વામી પાછા આવે અમારો લાડુ એ પાછો મોકલો મહારાજ બસ જો રાખે સમજાવવાનું એમનું સગાઈ વાગદાન થઈ ગયું હોય બે કન્યાઓ પણ સાથે આવેલી અને એ હથપકડીને બેઠા હતા અમે લઈને જ જઈએ આવો પ્રસંગ બહુ લાંબુ છે એ પણ છેવટે તો પછી બધું બ્રહ્માનંદ સ્વામી કાવ્ય થી સમજાવટ થી પાર કરતા કરતા પછી પેલા લોકોને લાગ્યું કે આવશે જ નહી સહજ સ્વભાવ છે ને એટલે જીવબા લાડુબા ની સભાની અંદર બ્રહ્માનંદ બા બેઠેલા માં છેવટે પછી એમ થઈ ગયું કે ભલે રીએ એમ કારી તો ફાવી જ નહીં કોઈ હયું તો હાલતું નહોતું હા પાડતા પણ ભલે રે એટલું કહેતા કહેતા પણ બ્રહ્માનંદ સ્વામીના માતુશ્રીને જીવુબાના ખોળામાં માથું મૂકીને ધ્રસ્કે અંદ્રસ્કે રડી પડ્યા કે હું હા તો પાડી દઉં છું કારણ કે હવે મારો દીકરો ઘેર આવશે નહીં અને હયું તો ઓલું કે છે પણ મને એક વાતનો જરા ખટકો રે છે જીવુબા એ આશ્વાસન આપતા કીધું શું છે મારા લાડુને મારા સિવાય માનો પ્રેમ કોણ આપશે એને મેં જેમ લાલન પાલન કર્યું છે મારો દીકરો પણ હેતાળ છે ઘણા દીકરા બહુ સુખા હોય બહુ સૂકા હોય દિલના શુષ્ક હોય લાડુદાન જેવા નહોતા બહુ સંવેદનશીલ બહુ હેતાળ પ્રકૃતિ મારો દીકરો પણ હેતાળ છે તો મારા દીકરાને મારા વગર માનો પ્રેમ કોણ આપશે એમ કઈ રડી પડ્યા ત્યારે જીવું પછી મહારાજને કેવડાવ્યું કે મહારાજ લાલુબા એક વાતે દુઃખી થાય છે બસ ભલે અહીંયા રે બ્રહ્માનંદ સ્વામી એનું કોઈ પેલું નથી પણ મારા દીકરાને માનો પ્રેમ ખટકો રહેશે મને રહેશે અને મારા લાડુ નહી રહીશ હું સાંભળીશ લખી રાખો લાલુબા દેવી મેં એવી રીતે મારી વાત મને તો મારા દીકરો સાંભળવાનો જ છે હું તો એના વિયોગમાં જ મરી જવાની છું હું બહુ લાંબુ જીવવાની નથી એમણે અકરાર કર્યો હું લાંબુ જીવવાની નથી હું મારા દીકરાના વિયોગમાં પ્રાણ છોડી જ દેવાની છું મને ક્યાંય આ સંસારમાં ગમવાનું નથી પણ મારા દીકરાને પણ મેં આપેલો પ્રેમ છે યાદ આવશે કારણ કે મારો માનો પ્રેમ એને કોણ આપશે બસ એ જ ટાણે હવે મજાની વાત છે ત્યારે સહજ સ્વામી સ્વભામ ઉભા થયા માં તમે હવે ભૂલી જાઓ આજથી આ બ્રહ્માનંદની માં હું છું આવ બ્રહ્માનંદ એમ કઉ મહે ઊભા થઈને બથમાં ગાવીને પેટી પીડ્યા માથા ઉપર હાથ ફેરવી બ્રહ્માનંદ સાહેબ છાતી પર માથું ઢાળી દીધું આંખમાં એ વખતે લાલુબા દેવી શંભુદાન માતા પિતા બ્રહ્માનંદ સાહેબના એ સંબંધીઓ આવ્યા હતા યાદ રાખો મહારાજ આ રીતે ભેટીને ઉભા છે અને માથે હાથ ફેરવે છે ને એમ કે આજથી હું આ બ્રહ્માનંદની મા આજથી હું લાલુદાનની મા લાલુબા તમે ભૂલી જાઓ તમારાથી અનેક ગણો પણ હું પ્રેમ માં બનીને આપીશ એ જ વખતે શ્રીજી મહારાજમાં એમની સાથે આવેલા બધાને શ્રીજી મહારાજ પોતે માં જગદંબા રૂપે દર્શન થયા છે ત્યારે સાથે આવેલા સંબંધીઓ હતા બોલી ઉઠ્યા હવે આમાં રજા દઈ દીધી હવે આમાં જરાય ખોટ નથી હવે જરાય કચાશ નથી આજે એમને જગદંબાના દર્શન થાય છે એ મહારાજે દર્શન આપ્યું જગદંબા રૂપે એવું બ્રહ્માનંદ ને લાડ લડાવીશ અને ભાઈ પછી ઇતિહાસ શાક પૂરે છે શું લાલ લડા પછી વડતાલ નું મંદિર થયું એક બે પ્રસંગો જોઈ લઈએ ત્રણ ત્રણ વર્ષ સુધી બ્રહ્માનંદ સામે મહેનત લીધી અને કેવું કમળાકાર વિશાળ મંદિર તૈયાર થયું પ્રાણ પ્રતિષ્ઠા થઈ શ્રીજી મહારાજે પોતાનું સ્વયંનું હરિકૃષ્ણ સ્વરૂપ અને લક્ષ્મીનારાયણ દેવ વગેરે પધરાવ્યા પ્રતિષ્ઠા થઈ ગઈ ધામધૂમથી ઉત્સવ થયો હોય તે કોઈ ઘણા સારું કિનારા હોય નબળું કિનારા હોય કે બ્રહ્માનંદ સ્વામી તો અહીંયા ધણી થઈ જશે ઘણા બધા આ બધી માયાનો તો કોઈ પાર નથી ભાઈ આ રાજકારણ ક્યાં નથી ગરી જતું એમ અને મહારાજને કાને આવ્યું હશે મહારાજને નહીં ગમ્યું હોય પણ એ પૂર્ણાહુતિ ને બધા સ્વભાવ નહીં માહોલ નહીં બધું પછી બ્રહ્માનંદ સ્વામી બેઠા જ કેવી પ્રગલ્ભ મૂર્તિ હશે ક્યાં બેઠા હશે આમ ચિત્ર દોરો મનમાં અને મહારાજે પછી બ્રહ્માનંદ સ્વામીને હા જોઈને કીધું બ્રહ્મ મુનિ હા મહારાજ તમે અહીંયા મંદિરના કામમાં રોકાઈ ગયા પણ અમારા કીર્તનોની સરવાણીઓ બંધ થઈ ગઈ છે માટે તમે અમારી સાથે ગઢપુર ચાલો ભલે મહારાજ પૂજા લઈ આવતા પૂજા લાવ્યા ખાલી ચો મારી મારા ની સાથે ચાલતા થઈ ગયા સિંજી વાળા રાત સાંભળજો મહારાજનો ઉતારો તો એની રીતે ભક્તોને કોઈ ભાવનગેરે હોય ઘણા સાધુઓ હોય એટલે કોઈ જ્યાં જગ્યા મળી જ્યાં વૃક્ષો નદી તળાવ ગામનો ગોંદરો ત્યાં બધા રાત રહી જાય બ્રહ્માનંદ સ્વામી કોઈ જગ્યાએ એમ વિશ્રામ સાધુઓ સાથે આવશે પણ બ્રહ્માનંદ સ્વામીને મનમાં ક્યાંય ચેન પડે નહીં એક જ વસ્તુ કે મારાથી ભૂલ શું થઈ થાય ને સ્વાભાવિક છે કે આવી રીતે પગલું મહારાજને લેવું પડ્યું તો એમ એને નથી થતું કે મારા નખો જાય કોઈ મારું ઊંધું ભરાયું થાય દીવડે ઉમરે એવું બ્રહ્માનંદ સ્વામી નથી વિચાર્યું પણ એમને એમ થયું કે મારી ભૂલ ક્યાં પડી ગઈ કે મહારાજ ને પગલું લેવું પડ્યું કે તમે ચાલો નથી હિસાબ સમજવાની વાત નથી કઈક કોઈ ભલામણ વાત આ બધું આમદમ આટલું મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે નહીતર આવું આવું તો કેમ કરે એમ એટલે પોતાની સ્વરચિત પદોમાં આરજુ વિનંતી દિલનો પશ્ચાતાપ એ ગાય છે ઘણા બધા કીર્તનો છે પણ એ બધું આપણે લાંબુ કરવાની જરૂર નથી એમ બ્રહ્માનંદ સ્વામીનું પાછું એ હતું કે એ વર્ણન કરે ને મૂર્તિને ધારી અને એ જ્યારે ગાવા માંડે એ બે કીર્તનો ગાય ન ગાય ત્યાં શ્રીજી મહારાજ સાક્ષાત દર્શન આપીને સામે ઉભા રહી જતા હા આ બ્રહ્માનંદ સ્વામી નહોતું અને આ પાછા દર્શન આપતા નથી બ્રહ્માનંદ સ્વામી નક્કી થઈ ગયું કે મારી કંઈક ભૂલ છે એક પછી એક એવા વેદના આર્જુના ઘણા કીર્તનો રજૂ કર્યા તમે દયાળુ છો હું દયાની ભીખ માગું છું તમે માલિક છો અમે તો બાળક કેવાયું બધું કીધું પણ દર્શન થયા જ નહીં આખી રાત સવાર નો પહોર થવાની વાર છે હજી તો બ્રાહ્મ મુહૂર્ત એટલે ચારેક વાગ્યા સમય છે અને બ્રહ્માનંદ સામે ને થઈ ગયા અને એ યાદ આવ્યું પછી એમણે જે સ્વર તાત્કાલિક શીઘ્ર કવિ છે ને આ સિંજીવાડા ગામ છે ને સિંજીવાડા ત્યાં બનેલી આ ઘટના છે બલિહારી રે અધમ ઉદાહરણ હવે બ્રહ્માનંદ સ્વામી કે ચોધારાશે રડતા કે ભા માં ભૂધરજી થયા છો તે બોલાવો એ અવગુણિયા વિસારી રે અદમ ઉદાહરણ વિ ના જેવો તેવો તો એ પુત્ર તમારો અણ સમજું રે પેટ પડ્યો તે અવશ્ય પાળવો એ વાલમ જુઓ ને વિચારી રે અધમ ઉધારણ અવિનાશ ભાઈ પોતાને પશ્ચાતા પતો એ રડતા ચોધારાશો રડતા રડતા આંખ બંધ અને જ્યાં વેદનાથી ગાય છે એ જ વક્ત્ય મહારાજ આવ્યા આવીને બાજુમાં બેસી જ્ઞાન બ્રહ્માનંદ સામી બથમાં ગાલી છાતીએ માથુંડાડ્યું પોતાના ખેસથી એમને આંસુલું છે અરે દીકરા અરે દીકરા હા હું તારી માં છું હું ક્યાં તારે ગયો આટલો કેમ અકળાશ અકળાશ શબ્દ મોકલો અકળાશ કેમ નહીં આટલો બધો કેમ અકળાશ હું તો તારી માં છું બ્રહ્માનંદ સ્વામી લગભગ મૂર્છાવસ્થામાં આવી ગયા આટલું આ થયું ને હવે એકદમ પેલા થઈ ગયા અને મહારાજ પંપાડતા જાય છે અને ત્યારે એમણે કીધું તું ઓછું લગાડમાં દીકરા ंद के निष्पृह बता दोष रंज न रही ब्रह्मानंद बंधाई गो एटे निष्कूण आनंद भक्त चिंता में लखर्बंधन ई बंधनता काबंध है चरित्र मार्ग करव पड़ महाराज હેટા વહલ આપ્યું અને એ વખતે કારતક મહિનો હતો એટલે એક શાલ મહારાજે ઓઢી હતી એ શાલ લઈ અને બ્રહ્માનંદ સ્વામીને ઓઢાડ્યું અને મહારાજ પછી અદૃશ્ય થઈ ગયા પછી તો સ્વામી હળવા થઈ ગયા સ્નાન પૂજાથી કાબધું કર્યું ગઢપુર આવ્યા લક્ષ્મીવાડીમાં સભા થઈ બીજું કોઈ જાણતું નથી ને આ ઘટના ને બીજું કોઈ જાણતું નથી લક્ષ્મીવાડીમાં સભા થઈ પછી તો આપણે આજે અત્યારે સવાર નો છે તો પ્રભાતી સાંભળીએ અને પછી એ બ્રહ્માનંદ સ્વામી ફરીથી એ અધમ ઉદાહરણ અને મન મોહન સુંદર હા એક હજી એક બે પ્રસંગો તમને કહી દઉં બ્રહ્માનંદ સ્વામી ને પછી મહારાજે જુનાગઢ મંદિરમાં બાંધવામાં મોકલે બાંધકામ માટે રાજ રજવાડા ની રીત રસમ બ્રહ્માનંદ સ્વામી જે રીતે ઉકેલે શકે ઘણી બધી નાગરોની ઉપાધિ પણ બ્રહ્માનંદ સ્વામી ભુજ થી ભણીને આવતા આવતા જુનાગઢ આવેલા નવાબ ના દીકરા એમને બ્રહ્માનંદ સ્વામી સંગીત શીખવાડતા ત્યારે એટલે બ્રહ્માનંદ સ્વામી ને પેલી દોસ્તી અને સે રાજા મહારાજાઓ અને ચારણ કવિઓ એ લગભગ એક ભાણે ખાનારા હાચું ખોટું એક બાણે ખાનારા એ દરબાર ચારણ તમને ખબર ન પડે જો તમે ચારણ કવિ હોય યા બંધુ હોય એને તમે શણગારી દો અને રાજા શણગારે બે સાથે નીકળે ફરબજારે તો તમે કળી ના શકો કે આમાં રાજા કોણ છે એવું એમને વ્યવહાર અને એ ચારણ કવિઓ બે તૂક ગમે હોય રાજા મહારાજ ચમરબંધી હોય તો એને કહેનારા અને એ સમજદાર રાજવીઓ પાછા એને રાખતા કારણ કે ભૂલ થાય ને ત્યારે આ જ કહી શકે અને કવિતામાં એવી રીતે રમતા રમતા કહી દે તે રાજા જાગી જાય એવા ઘણા ભૂલા પડેલા જગાડ્યા છે મહારાણા પ્રતાપે એકવાર સમર્પિત થઈ જવાનું અકબર સામે વિચાર કરી લીધો હતો ને ત્યારે બીજા કવિરાજાએ એમને ચેતવી દીધા હતા કે તમે આવી રીતે જો એક વેણ ઉચ્ચારી નાખો તો અમારે મોઢું કોને બતાવવું એમ મહારાણા સમજી ગયા તા બહુ બહુ ચતુર નવાબના રાજ કુંવરને સંગીત શીખવાડેલું વર્ષો પછી પછી તો નવાબ ગુજરી ગયા શાહજાદા જેને સંગીત શીખવાડ્યું હતું એ રાજગાદી ઉપર હતા અને આ મંદિરનું કામ પડતું હતું અને પછી એને મળવા માટે કચેરીમાં જાય છે બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે એક ફકીર સ્વામિનારાયણના સાધુ એ તમને મળવા આવે છે એને ખબર નથી કે મારી પાસે જે લાડુદાનજી હતા એ આજે બ્રહ્માનંદ છે ને એ આજ મને મળવા આવે છે એ પેલા રાજા નવાબ ને ખબર નથી અને કચેરીમાં એ પ્રગલ્ભ મૂર્તિ બ્રહ્માનંદ સ્વામી આવ્યા કે આ વિરોધ સમય મંદિર થવું જ જોઈએ પણ બ્રહ્માનંદ સ્વામી જેમાં પગલા માંડ્યા એટલે ઉભા ગયા ને જોઈ જ રહ્યા સામે ચાલીને સન્માન આપ્યું અને પેલું વેણ એ જ મૂક્યું આપ લાડુદાન તો નહીં और तुमने फकीर क्यों हो गया तुमने फकीरी क्यों ली अरे त्यारे ऊबा उबा, उबा, उबा ब्रह्मानंद से पदनी रचना का दिल ला हमारा फकी से फकीर शे फकी से, से दिल लागा फकी से अरे ब्रह्म मुनि जो चाहो मदद आपके लिए तैयार है આમ બ્રહ્માનંદ સ્વામી કામ કરતા પણ મારે કહેવાની વાત એ છે કે એ ત્યાં બ્રહ્માનંદ સ્વામી મોકલ્યા પણ જીવડો બ્રહ્માનંદ સ્વામી કરતા સહજાનંદ સ્વામીનો વધારે બ્રહ્માનંદ બ્રહ્માનંદ બ્રહ્માનંદ બ્રહ્માનંદ કરતો હતો તો હકીકત તમને એક વાત કહી દઉં આવા જે વાત્સલ્યની ભૂમિકા સુધી પહોંચી જનારા આવા જે ભક્તો છે ને એ હકીકતમાં ભગવાનના ભક્તો હોતા જ નથી ગોપીઓ હોય બ્રહ્માનંદ સ્વામી હોય પ્રેમાનંદ સ્વામી હોય ગુણાદિત્યાનંદ સ્વામી આ બધા આજે આ છે ને એ ભગવાનના ભક્તો હોતા જ નથી ભગવાન એના ભક્ત હોય છે ભગવાન જ એના ભક્ત હોય છે આ એનું ભજન કરે એને બહુ નથી પહેલું પણ ભગવાન એનું ભજન કરે છે હે બ્રહ્માનંદ હે બ્રહ્માનંદ હે બ્રહ્માનંદ હે પ્રેમાનંદ હે પ્રેમાનંદ હે મુક્તાનંદ હે મુક્તાનંદ શ્વાસ એનો રૂવાડે રૂવાડે એ ચાલતો હોય અને સાચી વાત છે એટલે હોય બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ પણ રટે કોણ સજાનંદ સ્વામી રટે હે બ્રહ્માનંદ હે બ્રહ્માનંદ હે બ્રહ્માનંદ એમાં બે સાધુઓને કોઈ કામકાજ પ્રસંગે જુનાગઢ જવાનું થયું એટલે મહારાજ બપોર થાળ જને મોટી બાજ માડી બ્રહ્મચારી હોય અને બે સાધુએ આમ મહારાજને દંડવત કર્યા અને મહારાજ કે શું છે સાધુ રામ એટલે કે મહારાજ જૂનાગઢ જાય છે હા હા હા એટલે તરત થાળમાં અત્યારે વડા બનાવ્યા છે અને મહારાજે તેલમાં દોરા તઈને બનાવતા એ પદ્ધતિ અત્યારે બનાવશે એવા નહીં મહારાજ તરત જ આખો થપો લઈને પેલા સાધુને ચાદરમાં લ્યો આ મારા બ્રહ્માને જમાડજો હંમેશા માને પેલા દીકરાની ભૂખની જ વાત હાથમાં આવે સાચું ખોટું હા પેલું કૃષ્ણ ગમે એવા મોટા હોય કે મા યશોદા હોય કે મા દેવકી હોય મારો દીકરો ભૂખ્યો નથી ને અને તમે આ તમારા લોકમાં જ તમે જોજો હા હા તમે જો નાપાસ થાવ ઓછા પર્સન્ટેજ આવે તો તમારા દોસ્તાર તરત મળે તમે એમ કહો શું થયું એટલે રિઝલ્ટ ડર લાવ્યું તો મિત્ર તરત ટોણો મારે મંડી જ પીડ્યો તો રાઈ નથી મંડી જ પીડ્યો તો આખરે હું થયું શું કાઢી લીધું છે અમારે અરે ખેતીમાં લાગી ગયો બધાનું પાણી કર્યું બાપના પૈસા જ બગાડે અને બાપુજી ભેડા થાય એ તમારા બાપા ના પેટ બાળી બાળી આમ કર્યું તમ થયું ને એજ ટાણે સામે આવેલા તરત બેટા તું જીમો આ માં પરીક્ષાનું નહી પૂછે માં તો એ જેવા બધા સાધુ કીધું કે અમે જુનાગઢ જાય છે એટલે મારા જે થપ્પો લઈ અને સીધો એમને આપ્યો આ મારા બ્રહ્માનંદ તમે જમાડ એક એમાંથી વળું પછી પોતે ગળે ઉતર્યું નહીં બ્રહ્માનંદ જમા હજી મજાની વાત તો મારે તમને એક કેવી છે એટલે મહારાજે કીધું કે વડા આપી દીધા એટલે સાધુ હતા એમને પછી જે પ્રસાદ હતો આપ્યો એટલે જેના તરફથી થાળ હતો એ હરિભગત પછી મહારાજ પૂજા કરવા આવ્યા એટલે મહારાજ ધોલિયા પર બેઠા છે એટલે ચરણે ચંદન ચર્ચે એમાં મહારાજે તળિયે ચંદન ચર્ચ્યું બે તળિયે અને પેલા જે સાધુ જા તેમાં જે વડીલ હતા ને મહારાજ કે સાધુરામ તમે છાતી ખુલી કરો ખુશ થઈ ગયા વેલા સાધે અને બે ચરણ મહારાજે ચંદનથી લથબથ કરી અને છાતી આમ છીધા છાપી દીધા હે વા ચંદનના તમે કલ્પના કરો આમ પીલા ધમરક જેવા ચંદનથી આખા ચંદનના આમ ચરણાર્વિન દેખાય છે ને આમ છપાઈ ગયા સાધુ તો ખુશ થઈ ગયા હા પણ મારા તરત શું બોલ્યા આમ નમ ચરણાર્વિન રાખી જુનાગઢ જજો અને આ ચરણાર્વિ સહિત મારા બ્રહ્માંડને તમે ભેટજો સાધુ છે ને એને તો નાવા જઈએ દિવસમાં બે વાર નાવાનું થાય તળાવમાં પડવાનું મારા ચંદન તો ક્યાંય વ્યુ જાય મારા નહીં ના જો નાવાનું નહીં પણ આ ચરણાર્વિંદ મારા બ્રહ્માનંદ ને ભેટવા જોઈએ જાઓ નહી જાય પછી ઓલા સાધુ ખબર પડી કાતો સજા થઈ છે અને બધા ને વાત કરી અને તરત બ્રહ્માનંદ સ્વામી ને કીધું કે આવી રીતે છે તમે આવીને મારા બાપલા ભેટી લ્યો એટલે હું નાવા ભેળો થાવ બ્રહ્માનંદ સ્વામી દોટ મૂકી ચરણ અરવિંદ માં એને છાતી અને બ્રહ્માનંદ સ્વામીને જે હૈયામાં આનંદના શેરડા અહીંયા ફૂટ્યા એમ લાગતા હતા પણ હકીકતમાં દાદાના દરબારમાં સહજાનંદ સ્વામીના હૈયામાં શેરડા પડતા આવું વાત હવે ઇન શોટ કે સ્વધામ પધારવાની મહારાજે ઘોષણા કરી દીધી બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા પરાણે કે હવે તમે જુનાગઢ જાઓ પ્રસંગ તો આપ જાણો છો બધું અને થોડુંક મહારાજ સારું હતું એ દરમિયાન પછી મહારાજ સંતોની પંક્તિ કરી બધા સંતો આવી જ ગયા છે અને જીવબાના ઓરડાની ઓસરીમાં ત્રીજા નંબરની થાંભલીએ બ્રહ્માનંદ સ્વામી બેસતા બ્રહ્માનંદ સ્વામી ન હોય ત્યારે એ થાંભલીએ કોઈ સાધુ બેસતા નહીં બ્રહ્માનંદ સ્વામી જ બેસ અને આજ મહારાજ છેલ્લી સંતોની પંક્તિમાં પીરસવા નીકળ્યા છે પછી ક્યારેય પીરસવા નથી આવ્યા આવવાના પણ નહોતા લીલા સંકેલવાના હતા बहु करुण प्रसंग है भाई बहु तो बहुत पकड़ी पकड़ी ने मैं हूं हकीकत में हस्तु मोड राखी बात करू आ कथाओ कही सकते हूँ भांगी ना पड़ू ने एट्ले हस्तु मोडू राखी बात करूच ये तीज था थांबलिए महाराज आया श्रीजी मार ढगलो बेसी गया આંખમાંથી બોર બોર જેવડા હશુ મારો બ્રહ્માનંદ આજે હું ક્યાં જમાડું એમ મહારાજ રડી પડ્યા છે અને હવે છેલ્લો પ્રસંગો હવે તો ગણતરીના દિવસો કહી શકાય સ્વધામ જવાના મહારાજના જીવબા મહારાજને મળ્યા છે અરે બધી એમની વાતો હોય મોટી વાત તરીકે એમ નહીં હોય મારે શું કરવું એમ તમે વિઓ તો મારે શું કારણ કે તમે સમજી શકો છો કે પુરુષો કરતાં પણ સ્ત્રીઓની વેદના તો અનેક ગણી પેલી હોય લઈ એમને પણ ભલામણ એમના માટેની હોય એ આપણે પ્રેમાનંદ સામેના પ્રસંગમાં આપણે કદાચ લઈશું પણ બ્રહ્માનંદ સ્વામીની આ જે અમુક ભલામણો કરી જીવ બાને તમે આટલું કરજો તમે આટલું કરજો તમે આ કરજો તમે આ કરજો એ બધું કીધું એમાં એક વાત જે મૂકી છે ને એ આપણે જેની જેની હસી એની આપણે કહીશું પણ આ વાત ભલામણ કરતા કરતા એક કીધું સાંભળો બ્રહ્માનંદ સ્વામી જ્યારે જ્યારે ગરડામાં હોય હા બ્રહ્માનંદ સ્વામી જ્યારે જ્યારે ગરડામાં હોય ત્યારે જેવું તમે એમને મારી યાદી આપીને દૂધ પીવડાવજો જો છે ભરી સભામાં ભૂધરજી તમે માળી થયા છો મારી યાદી આપજો અને જ્યારે જ્યારે ગરડામાં હોય ત્યારે તમે દૂધ પીવડાવ છો આ અને પછી બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે પછી જીવ બાજનું પાડે જ પણ એ દૂધ ભરી એ સ્થાંભલિયે બેસાડે જીવ બા એમના હતા એ સાંભલીએ બેસાડે અને સરસ મજાનું દૂધ બનાવી અને બ્રહ્માનંદ સ્વામીને પથ્થરમાં આપે એક બાજુ બ્રહ્માનંદ સામે એક આંખમાં હરખ આંસુ હોય અને બીજી આંખમાં દુખ આંસુ હોય હે હરખનો એ કે મને બાપ કહેતા ગયા કાને દૂધ પીવડે એ સ્મૃતિ થાય કે જતા જતા એને મને યાદ કર્યો છે અને શોખ એ થાય કે છેલ્લે જયારે પીરસવાનો હતો ત્યારે હું નહોતો હમ એટલે હર્ષ ને શોખ જીવ બા દૂધ પીવડાવે આજીવન બે વર્ષ જ રહ્યા તમે જો ને વાતસલ જતા રસપરસ પ્રેમની શું કથાઓ કહેવાની બે વર્ષ શ્રીજી મારા છાસ ગયા પણ એક અષાઢનો મેઘ ચડ્યો છે અને વાદળીઓ છે અને એની સામે જોઈને બ્રહ્માનંદ સ્વામી આમાં હાથ કરીને ઉભા છે અને આંખમાંથી આંસુઓ જાય છે એ કવિની જે વીરની વેદના છે એમાં વ્યક્ત થાય છે એમ લાગે જોતા કે હવે આ રે नई खरे खरे ए रीते व्या गया तो आ वला मैं वर्ष कीधी व्रजराज वालम तारा वाल मै लोल आगो पी लु सहजानंद स्वामी